માથીની લખેલી સુવાર્તા એનો નવમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા અધ્યાય નમો ત્યારે હોડીમાં બેસીને તે પેલે પાર ગયો ને પોતાના નગરમાં આવ્યો અને જુઓ ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોક તેની પાસે લાવ્યા ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે દીકરા હિંમત રાખ તારા પાપ તને માફ થયા છે ત્યારે જુઓ શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે એ દુર્ભાષણ કરે છે ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો કેમ કે એ બેમાનું વધારે સહેલું કયું છે એમ કહેવું કે તારા પાપ તેને માફ થયા છે અથવા એમ કહેવું કે ઉઠીને ચાલ્યો જા પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપની માફી આપવાનો અધિકાર છે એ તમે જાણો માટે ત્યારે તે પક્ષઘાતીને કહે છે કે ઉઠ તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા અને તે ઉઠીને પોતાને ઘેર ગયો અને તે જોઈને લોકો ભયભીત થયા ને દેવે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેની સ્તુતિ કરી અને ઈસુએ ત્યાંથી જતા માથથી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો જોયો અને તેણે તેને કહ્યું કે તું મારી પાછળ આવ ત્યારે તે ઉઠીને તેની પાછળ ગયો અને એમ થયું કે ઘરમાં તે જમવા બેઠો ત્યારે જુઓ ઘણા દાણીઓ તથા પાપ્યો આવીને ઈસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા અને ફરોશીઓએ એ જોઈને તેના શિષ્યોને કહ્યું કે તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા ખાય છે અને એણે એ વાત સાંભળીને તેઓને કહ્યું જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી પણ જેઓ માદા છે તેઓને છે પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું એનો શો અર્થ છે તે જેને શીખો કેમ કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને હું આવ્યો છું ત્યારે યોહાનના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે અમે તથા ફરોશીઓ ઘણી ઉપવાસ કરીએ છીએ પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા એનું શું કારણ છે ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે વળી કોરા કપડાનું થીગડું જૂના કપડામાં કોઈ દેતું નથી કેમ કે તે થીગડાથી તે કપડું ખેંચાય છે ને ફાટી જાય છે વળી નવો દ્રાક્ષરસ જૂની મશોકોમાં કોઈ ભરતું નથી જો ભરે તો મશોકો ફાટી જાય ને દ્રાક્ષરસ વહી જાય મશોકોનો નાશ થાય પણ નવો દ્રાક્ષ સરસ નવી મશોકોમાં ભરવામાં આવે છે જેથી બંનેનું રક્ષણ થાય છે તે તેઓને આ વાતો કહેતો હતો તેવામાં જુઓ એક અધિકારી આવીને તેને પગે પડીને કહ્યું કે મારી દીકરી હવે તો મરી ગઈ હશે પણ તું આવીને તારો હાથ તેના પર મૂક એટલે તે જીવતી થશે ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્ય સુદ્ધા તેની પાછળ ગયો જુઓ એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવ હતો તેની પાછળ આવીને તેના કપડાની કિનારીને અડકી કેમ કે તેણે પોતાના મનમાં ધાર્યું કે જો હું માત્ર તેના કપડાને અડકું તો હું સાજી થઈ જઈશ ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે દીકરી હિંમત રાખ તારા વિશ્વાસ તને સાજી કરી છે અને તે સ્ત્રી ધીજ વખતે સાજી થઈ પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસ વગાડનારને તથા લોકને કકડાટ કરતા જોયા ત્યારે તેણે કહ્યું કે આગા ઘસો કેમ કે છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે અને તેઓએ તેને હસી કાઢ્યો અને લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેણે અંદર જઈને તેનો હાથ પકડ્યો અને તે છોકરી ઉઠી અને તે વાતની ચર્ચા તે આખા દેશમાં ફેલાઈ ગઈ અને ઈસુ ત્યાંથી જતો હતો તેવામાં બે આંધળા તેની પાસે જઈને બૂમ પાડવા લાગ્યા કે ઓ દાઉદના દીકરા અમારા પર દયા કર અને ઘરમાં તે આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા અને ઈસુ તેઓને કહે છે કે હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું તેઓ તેને કહે છે કે હા પ્રભુ ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ અને તેઓની આંખો ઉઘડી ગઈ પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે જોજો કોઈ જાણે નહીં પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેની કિર્તિ ફેલાવી અને તેઓ બહાર ગયા ત્યારે જુઓ ભૂત વળગેલા એક મૂંગા માણસને તેની પાસે લાવવામાં આવ્યો અને ભૂત ખાળવામાં આવ્યું ત્યારે તે મૂંગો બોલ્યો અને લોકોએ અચરત કહ્યું કે ઈસરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી પ્રણ ફરોશીઓએ કહ્યું કે તે ભૂતોના સરદારથી ભૂતોને કાળે છે અને ઈસુ તેઓના સભા સ્થાનોમાં બોધ કરતો ને રાજ્યની સુવાતા પ્રગટ કરતો ને હરેક પ્રકારનો રોગ તથા હરેક પ્રકારની બીમારી ટાળતો સગળા નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી પણ મજૂરો થોડા છે એ માટે તમે ફસલના માલિકની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે